જેમ અમારે ભગવાન ને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે જે એક તો ભગવાન મોટા જાણીએ છીએ કઈ અધિક નથી ને આપણું મન છે તે ભગવાન ના ચરનારિંદ માં ચોંટાયું છે અને ભગવાન સંગાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે जे ते ने कर्म, माया मा कोई टावा समर्थ नहीं मन टाणवा करे तो भगवान न टे गु सुख दुख आने स्वाभाविक मन मूचि रहे थे शहर हो राजदरबार हो तो गमे जो अनु जयंद स्वामी नु दर्शन ना हम मन तो वर्ते भगवान भगवान भक्त दृढ़ हेतु भगवान समूह जो ट्या कोई रीते मुकी અને જેને હું તે તો મને ભગવાન સંગાથે અમારે બને જ નહીં એવું બને છે અભગતા અરે પ્રીતિ થાય તો એની અરે પ્રીતિ કરો કે ન કરો લઈ જાય પ્રીતિ કરી જાય અને જમાડવા ઘેરે લઈ જાવ કે ન લઈ જાવ કરવું પડે કેટલી ઊંચી વાત છે ભગવાન ભગવાન જોડવો છે અને બીજે થી તોડવો છે આપડે બીજે થી તોડીએ ખરા આમાં તો આપડે આટલું ધ્યાન રાખવાનું કે આપણે આમાં કેટલા ફિટ થાય ને લોલોક નું ભાગ્યજ ખોળે આ લોક નું છે એકને ને કઈ ની આ જગત આખું સમુદાય તો હતું દરિયાકાંઠે રામભર અને કોવૈયા ગામ બેગા, બે ગામ બાપ ને ઘરે ઉછરી હોય બાપ એવા સત્સંગી ચુસ્ત કન્યાના જીવ માં પહેરી ગયું હોય ણી પારકે તો હવે કુલદેવ ના પગે લાગે ગામ માં જ્યાં હોય ત્યાં ગામો ગામ બાબા ગુરુ હતા એટલે ગુરુ ને પગે લાગવા જવું પડે લાગવા એવા ને એવા ભાઈ બંધો બેઠા હોય ધૂળી થતી હોય આ વરઘોડિયા એવા પગે લાગવા ગુરુને ભેટ મૂકે મૂકી ખરી લાગે એટલે મીંડા અમારી શિક્ષા મંત્રી ના પાડે છે પર પુરુષ ને લઈને હવે જવું નીડા ગુરુ કેવાય ગુરુ કેવાય ભલેવાય મારી કે મારે આ પડી એને ભગે લાગુ એને જેટલું કોને ભાઈ ને આવું પેલી બાપુ સાંભળ્યુંજડી અને અડાડ ઉપર હું નો અડ ઉપરાય તો પગની મોજડી લાંબી કરીને અડાડ ઉપરામ ધુઆ થઇ ગયો અપમાન થયું સંતા સંતા ઓલા બધા ગુ મોઢા બાપુ ખમા ખમા એવું બોલો નહી કે અપમાન હો ગયા એમ કરીને ખૂબ બરબડ્યો કોઈલા બધા પછી આવડા બે પાંચ દિવસે તેરવા આવે કન્યા ને હા કન્યા કઈ ઘેરે બાપ ને બધાય બાપુ એ વડા દોઢ વર બે વર વ્યા પછી ગોપાલ સ્વામીનાથ થી આવ્યા ત્યારે તમે હરિભક્તો છો ને કઈક સુખ દુઃખ હોય પતિવ્રતા ધર્ચવવાની દ્રષ્ટિએ આટલી મજબૂત રહી પાર્કે જવામાં સમજાવ્યું આ ભગવાન ના હાથમાં છે દીકરો થવો ન થવોલા ક્યાં વાત કરે કે નહી થાય બોલ્યા એટલે એમ થાય સ્વામી કઈ રૂપ માં આવી ગયા કાખ માં હાથ નાખીને આંચકો માર્યો ખાતરી શું ખાતરી બરાબર વરામ એટલે ફરી ગયો ગામડા હોય ને પછી તો બાવો ખોટો પડ્યો પછી એને ગામ માને નહી દોઢ વર બીજો અને હવાર માં ધોવા દેવો સાંજે ધોવાય અને ચોક માં એ મોટી ગોળી રાખે દોઈ દોઈ ને એમાં દૂધ નાખે એને ચારે ફરસે કાથી ભીટી હોય ભેંસુ હોય એટલી એમાં ઈ બોરી પાસે પોચી ગયોગી મળી ગયા ને બીજ ભેંસુને ધોવા નાખે માં લેવા મળી ગયો ઘડી જ પછી એમ જ છોકરો જઈ ગયો અહીંયા હતો અહીંયા હતો કન્યા નાની ઉમર ની હોય અને હવે તમે અત્યારે બધા નિશ્ચય ની વાત આવે ત્યાં હોય કે તરત તમે મહાપુરુષ માનો છો માનો છો કે નથી માનતા બોલે એટલે મહાપુરુષ વિદ્વાન તો માની એનું નામ હું એ કહું અને અમે આ બધા ભગવાન બોલતા હોય ભગવાન ધાવું એ બોલે થવા તું હોય છે મહાપુરુષ થાવું એ બોલે થવા તું હોય છે ક્રિયા કઈ જોવાથી નહિ હોય આજ કોઈ ના જગત માં જાણતો હોય અને અંગ્રેજીમાં ભાષણ કરે ભાષા મીઠી હોય બધા વખાણે લઈ વખાણા ઈ શું સમજે એમાં હું બોલ્યો આજ ભગવાન ના માર્ગમાં દુનિયા મંદિરે હું નિશ્ચિત થઈ ગયો નિશ્ચય તો માલિપા ની ગ્રંથિ છે માલિપા ની અર્જુન સમજાવતા કેટલા મહિના ભગવાન કાઢવા પડ્યા અઢાર અધ્યાય સુધી માથા ગુડ કરે તો રડતો મળતો નતો જો અને આપડે તરત જ ભગત થઈ જઈ ગયા એટલે અર્જુન કરતા મોટા હો આપડે તરત સમજી ગયા તમારે કાવ્ય બોલવા મંડે મહાપુરુષ છે મંડે માળા ચારે બાજુ થી ઓ એ મહાપુરુષ નું બોલે એ લક્ષણ અને એમાં ભગવાન થઈ જાય વાર નો લાગે આખા જગત માં અત્યારે અત્યારે મને યાદ આવ્યું હતું પણ બોલ્યો નતો પત્રકાર વાળા એને જ્ઞાન થતું હશે આ તો બોલે એટલે મોટું બસ બીજું કઈ નઈ એને મને પૂછ્યું હવે તમે શું ધર્યું છે કરવાનું ભલે આપણને કોઈ મૂર્ખ માને તો વાંધો નઈ પૂછવું છે આ મુખ્ય માર્ગ ની વાત છે જીવ ના જન્મ મરણ માં નથી હવે એનો નિર્ણય હલતા હલતા કરી લેવાનો એમ ને કરી લેવાનો રસ્તા માંથી કરતવ્ય પૈસા મળી કલ્યાણ થઈ જાય અમારા અમારા વંશ વાર્ષો ના કલ્યાણ ને માટે એટલું દાન કર્યું રાજી ને હોય લો રાજી અમે તો રાજી હોય ને એટલે અમને તો મળી ગયું એટલે અમારું જ કામ થઇ જાય કલ્યાણ હો અને કલ્યાણ માને વાંચી ત્યાં તો કેટલા પણ બદલાય જાય છે જગત નાય અને આવડા માની લે માલી વાત જો કઈ ખબર નથી આ ભગવાને આ કહ્યું છે કલ્યાણ ની કલ્યાણ કેમ થાય મારા ભગવાન સ્વામી નારાયણ હું મારે પતિ સિવાય બીજા ને અડાઈ મનાય છે એનો સ્પર્શ ના થાય આ જગત માં કોણ જાણે આજ તમારે જોવા દિલ્લી સંસદ સભ્ય માં ચૂંટાય આવી એના ઘરવાળી અને આવડો આનું કઈ રેવાનું ભાઈ ને ઘરે કેવા જાવ અને એને વાત કરીને એને તાબે તાબે રાખે કાઢ્યું એટલે એ બધા પતિવ્રતા ધર્મ બરાબર પાડનારા હોય ને તો તમે તાબે તો હોય જ રાખે તાબે આ વધારે તાબે નાકમાં નાથ છે એટલે ત્યાં બાંધી લીધું અને પાછા પગ બાંધ્યા હવે ક્યાં છૂટે આજે તમારે ગ્રસ્ત આશ્રમ ની રીતિ જોવો દ્વિબધમ સુબધમ ભવતી પણ ભાઈ બહુ જકડાઈ ગયો એ તો જો આ ગામડાના હારા આંખે કાઢે ક્યારે ત્યાં અને આખ કઢાતી નાખે કઉ ને કઈ ન આ તો મૂર્ખ ના સરદાર બને છે યાદ આવ્યું પણ મેં આપડે ઘડી ઘરે આવું આખડી આવ્યા ને એમાં જવાબ નવાય કઈ અને મૂર્ખ હોય ક્યાંક આપણને એટલે આપડે બોલવું ને એ મને કાલે થતો અમદાવાદ માં તો એને કઈ ઉતા એક સબ્જેક્ટ કાલે પોલીસ હતો એટલે પ્રધાન માં જ્યાં બેસે મને પેલી ખબર નઈ એટલે મેં તો બેહો ગયો એટલે હેઠળ બે ગયો પછી ખબર પડી ગા તો પ્રધાન ખુરશીદેવી હતી જવા દઉં જેમ કહ્યું કે ભાષામાં દેખાય એટલે આને આનંદ છે બરાબર કરી દીધો હવે પોલીસ એની રક્ષામાં એનો એનો કેફ હતો મારી આ જગત નું ભલું કરતા હશે એમ એને એની ભૂલ ઓળખાતી છે કોઈ ઓળખે બહુમતી બહુમતી કેની હોય મૂર્ખાની કે ડાયા ની આ જગત માં મૂર્ખા જાયા જાયા જાયા તો બહુમતી જેની હોય એનું આ છે એ બહુમતી વાળા જેને ડાયો કે એવા કેટલાક બહુમતી વાળા ભેગા થાય અને એમાંથી તમારે દુનિયા નું કલ્યાણ ઇચ્છું એટલે બરાબર થાય એટલે આમાં આ પ્રશ્ન કોઈ છેડ્યા જેવા નથી અને આ સયાન સ્વામી અત્યારે બોલે છે જેવ જેવ માત્ર ના કલ્યાણ ને કલ્યાણ થાય કેમ એમાં જગતનું હાલે આટલું બધું મળી જાય નુકશાન પક્ષ ને લઈને પક્ષ થી છે ને સમજણ દે છે જે મોટેરા છે એને દબાવી શાંત કરવું સમજણ આપીને તો કરવું નથી અને આપે ગયા ઘરમાં હોય સમજણ તો આપે ને જો આ તરફ પક્ષ વધી ગયો આ ફેરવી અમે તરફ પક્ષ પલટો કરીએ ને આત્મકલ્યાણ માં પક્ષ પલતો જ નથી ભગવાને હોય ગયો મોટું તિલ ખારું કરીએ રૂપાળો ચાંદલો કરીયે ગળામાં કંડી રાખીએ રવ મુખી રાખીયે મંદિરે જાય પડકારા મારીને વાત કરી કલ્યાણ થઈ જાય કઈ કર્તવ્ય નહી હોય કર્તવ્ય કોણ હમદેશ માં કર્તવ્ય તો યાદી માય નઈ કોઈ ને ધર્માચાર્ય હોય ધર્મ ગુરુ આ બધા સાધુ સંતો કેવાય પણ કરવી અને તમને ખબર નહી હોય પણ સાંભળવાનું જ મળે નહી એટલે હવે જો અમે સાધુ ઉપદેશ કહીને સત્સંગનું નામ જોર મારી નું વાત સાધુ અને સત્સંગ આ ચાર વા દેવ મૂર્જી એટલે બોલે નહીં ને એટલે બઉ હારું આચાર્ય એટલે ચારે બાજુ વિચાર કરીને માર્ગ બદલી ગયો સ્વામિનારાયણ એટલા માટે આચાર્ય થપ આવ મંદિરો કરવા આવ્યા હતા તારે જીવન ભલું કરવા ભલું થાય તેમાં ક્રિયા થી आचरण ने तो कोई बात न करे पाचो आचार्य शब्द ना अर्थ मोटी शिक्षा पद्री शू आचरण ने आचरण करे आचार्य स्थापय लिखे शास्त्रो जीणा जीण दहन भाग एने चार बाजू चूटिया करे मार्श करव जो देव करे એ પ્રમાણે આચાર માં મૂકે અને બીજા ને મૂકતા શીખવાડે એનું નામ આચાર્ય એટલે કરવા ઘરે ઘરે પદ્રમણી કરાવવો એટલે કલ્યાણ આવડા સાધુ ને દુકાન ને લઈ જાવ ચારે બાજુ લઈ જાવ મનો ભેટ મેલવા એટલે કલ્યાણ ક્રિયા નહી હો ક્રિયા ની અરે કઈ ખબર નહીં આ ઊંડે સંપ્રદાય સ્થપાયો તેવો હતો અને આજે ક્યાં ભાગમાં આપણે પધરામણી માં તમારે કલ્યાણ થઈ જાય ને આ ચરણ હો કલ્યાણ માં એટલે કલ્યાણ એટલે કલ્યાણ એમાં કલ્યાણ કોઈ કર નહી હો સ્વામિનારાયણું આ બધું સ્વામીનારાયણ ગંગારામભાઈ પણ એમાં કલ્યાણ ને માનો છો બધા પણ એને એને વાંચીએ નહીં અરે જેના દર્શન છે દુઃખદાયક એમ લખ્યો કઈ બાકી રાખ્યો નથી તમને સંભળાવીએ નહી મારજ મા છોકરો બી વળો નહીં હજી બાપ કે ભાઈ ને નથી રાખતા અને આમાં કલ્યાણ થઈ જાય કલ્યાણ પણ ફો ગુમા છે ભગવાન ને ભગવાન ના ભક્ત આપડે બધા જોડી રાખીએ છીએ ને આમાં આજી આજીને આપણા મત માં મળે તો એની અરે બેસાફાવે તો આપણને રોકટોક કરે એની અરે ભાવે નથી તો ઉગ કહીએ ને ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું રાખ્યું નથી માટે શા સારુ માં પ્રીતી નહી અને કથા કરતા અને જેટલો વિવેક રહે છે જાનપણ જેવું લાગશે એની ઉપર વાત નથી જયારે આ સમાજ રહી છે ज करेवर चले कुम चलावे भगवान તો તરત બોલ્યા ની આજે સમાન જળબે એના આધારે અમારું હાલ એને આધારે હાલ ભગવાન દીકરા દીકરી ભણવાના થાય કાયમ તમે ગુલામ એના એમાં જમાય એટલે એ તમારે દીકરા કરતા વાલો હોય મારી પાસે પછી ના ગુણ આવું નહી જવાના એનું પેલું સાંભળવાનું અને એમાં તમારે જમાઈ નોંધ રાખું બરાબર ગમે તો બેસારો ને ગમે ગમે તો હાથી એ બેસાળો બોલો થાય પણ પણ આ સિદ્ધાંત આવો છે મારી આગળ દુખી ગવાયું મને તમે બઉ મહેનત કરી પણ ક્યાંયથી હારું મળશે ફૂક મારીને મને મંતરેલું પાણી આપે અમારા છોકરાઓના પવારી છ મહિના મુસલમાન થયો એ તને ખબર ન રહી શા માટે છે આપણે તો પોતાના દેહ ને ભગવાન ના ગમતા માં પ્રવર્તાવો છે જેમ એ ભગવાન નું હોય આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કઈ બીજું કોઈ પ્રારબ્ધ નથી તમારે કન્યા ને ક્યાંક પરિણામ અને એનો વ્યવહાર ડુબળો હોય આજે કન્યા કાઢ કડે કે અહી ક્યાં હું આવી બદલવાનો વિચાર કરતી હશે નથી કરતું અહી કોને પલા પછી થોડક દડા થાય ગુજરી જાય એને આખી જંગી દુઃખ્યું રહેવું પડે આબરુદાર અને આજે આ સુધરેલા જમાના માં તો કઈ વાંધો નથી ભગવાનનો જયારે આશરો લીધો એની ઈચ્છા એ આપણું પ્રારંભ આપણી ઈચ્છા એની પણ નહીં કરાવવું ઈચ્છે કરો કરાવવાનું એટલે કોઈ રીતે અકળાય જવું નહી જવું નહી જવાય જવાય જેમ ભગવાન રાજી તેમજ આપણે રાજી રેવું ને આવી રીતની જે ભગવાન વૈરાગ્ય ભગવાન પોતે જ કરે પોતે કરે રક્ષા આગળ કીધે એવી નિષ્ઠા હોય તો એના ધર્મ જ્ઞાન ભક્તિ એની રક્ષા ભગવાન રક્ષા કોણ કરે ભગવાન કે ધર્મ ની આપણે રક્ષા કોઈ ધર્મ ની રક્ષા કરે બહિરાજ મને આવો એટલે પ્રાર્થના કરે જગત માં હેત ન થાય એની પ્રાર્થના કરે કોઈ આને પાછું આત્મા કલ્યાણ જઈ એટલે સુધરેલા અને તમને બે કદી વેગમાં હલી જાય નદી પાણી ના વેગમાં પોતાના પગ ખેંચાયા એટલે પકડવા ઈચ્છે એને પકડે બચવા હતું દક્ષિણ માં ગયા છો ને પેલા લાંબા મોટા હનુમાન જે સુકેન્દ્ર નદી કિનારે તામ્ર પર ની ગંગા નદી રાત્રે નવ વાગે પોતા દર્શન થતા હતા દર્શન કરી લીધા એટલે રાજી થઈ ગયા હવે કઈ નદી માં લઈ ચંદ્રમા નું અજવાળું પાણી એવું ઊંડું ઊંડું બહુ છે આમાં ભોળાઈ મળે દૂર આવ્યા અને નજા વિ બરાબર નહીં બીજા હવે ગુજરી ગયા ભક્તિ પેદા હતા એમ કહ્યું મારા કપડા ધાલી રાખ્યા ગાત્રી કાઢ્યું અને બીજા કપડા ધોત્યું એક રાખ્યું કાંઠે એવા હતા આ મારું મજબૂત લાગે પછી એને છેડે બરાબર મુઠ્ઠી વાળી અને માલિબા પગ મુકી અને ગીવડું જાડું મારી ફેર ના એને પાછો કાંઠ ચડી ગયોગત માં ગુરુઓ ઘણા છે આંત માજા ઉપડી જાય એવા છે દાદા તો કોક જ હશે કે બરાબર ચોંટેલો હોય તમને તકું છું હવે તો હંકેલી લીધું તો ક્યારેક જરાબ કેવાય જાય હોય જાણો ભાઈ ક્યાં મેં કહ્યું એને અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બહાર થી તો ધર્માદિક ના ભંગ જેવું જણાતું હોય પણ તે ભક્ત ના તો ધર્માદિક નો ભંગ થતો નથી એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ઉપદેશ કરીને ભગવાન ના અતિ હોય તેને જેમ સમજવું ઘટે કરવી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા મતન એવી રીતે અંત્ય પ્રકરણ નું તેરમું વચનામ્રતમ